ए आवो, आवो, आवी गया आव बु वार्ता कहना अरे वाह आजे तो रुद्र आयो छे, विदिशा छे। आ हा हा हा हा हा हा हा સાંભળો આજે હું તમને ઉમાશંકર દાદાની વાર્તા કહેવાનો છું વાર્તાનું નામ છે સાચા બોલી ગાય ઊંચો ઊંચો એક ડુંગર હતો ગામની સીમમાં ચરતી ગાયો ક્યારેક ડુંગરની ખીણમાં ચાલી જતી ચારો ચરવા માટે લાવતો એક દિવસ એક ગાય પાછળ રહી ગઈ ધણ ની સાથે ન આવી સુરજ તો ડૂબી ગયો હતો अंधारू पड़वाडियत गाय मार बिचारू राहत हो चालो चालो जल्दी पूछिए मरी ने एक वायो रही गो गाय थी गई ते खा ते के भाई घेर मार्चारू भूख वे मारु बच्चू भूख्यू थे एने खावा शोध तू आजे ठीक लागू हमें तेरे छोड़ू के ગાય કે ભલે પણ ભાઈ હું ઘેર જઈને મારા ખરી છે તું પણ મને છેતરવો લાગે છે તારે એમને હાથમાં આવેલો શિકાર જવા દઉં તો હું વાઘશે નો ગાય કે ભાઈ તને તારું બચું વાહલું છે મારું બચું છે મોઢું જોઈ આવું વાછડાને મળીને હમણાં પાછી આવીશ વાઘ જરા ઢીલો થયો એ કે ભલે તો જઈ આવો પણ મોડું ના કરી સમજી ગાય તો દોડતી હાફતી ઘેર પોચ્યો વાછરડું દોડતું દૂધ પીવા લાગ્યું પેટ ભરીને વાછરડું ધાવી રહ્યું એટલે ગાય એને ડીલ પર એના શરીર પર એના કપાળ પર ને લમણા પર ચાટવા લાગી વાછળું તો થઈ ગયું આસુ ની ધારા ચાલી જતી હતી વાછરડાની માં ગાય તો રડતી હતી વાછળું કે માં રડે છે કેમ ગાય કે કઈ નહિ બેટા પણ મને થયું કોઈ વાર હું ન જાવું તો તારી શી વે થાય હું આવું જ નહીં તો તારી શું થાય વાંચરું કે પણ તું ન સુકામ આવે હે તું તો આવે તું તો મારી માં છે મારા વગર ક્યાંય ગમે જ નહીં બિચારી કે માં શું થયું છે મને સાચું કહીશ ગાય એને ચાટતી ગઈ અને વાઘની બધી વાત કરી ગાય રડતી રડતી બોલી બેટા હવે હું જાઉંછું જંગલમાં ગયું વાઘે દૂર થી ગાય ને આવતી જોયો હમ આવે તો છે પાછળ પાછળ વાછરડા જોઈને વાઘને થયું ગાયની વાત તો સાચી હો એ તો આવી ગાય પાસે આવીને કે બાઈ હવે મને મારી નાખ વાઘારો ગળગળો થઈ ગયો એને તો એમ કે ગાય આવશે જ નહી એટલે વાઘ કે બેન તું કેવી સાચા બોલી છો મરવા માટે તે કોઈ આમ પાછું આવતું હશે અને તું તો બચા સાથે એમ કહી વા છલાંગ માર તો ચાલો ગયો એક ઝાડની પાછળ જંગલ માં દૂર દૂર અને આમ ગાય એના વાછરડા સાથે ઘેર આવી તો ભાઈ આ ગાય સાચું બોલી અને એને એનું વચન પાડ્યું ને એટલે એનો જીવ બચી ગયો સમજા ને રુદ્રભાઈ એટલે સાચું બોલવું જોઈએ હે ને હા મજા પડી ને ઉમાશંકર દાદાની વાર્તામાં ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ આવ